મારી નાખવા જોવા કૃષ્ણ મસ્ત શું હવે આ બધું બહેરો બુદ્ધિ ને અમદે છે કે મારે લડવું નથી મને વૈરાગ આવ્યો છે ફરવા મારા નથી બધા મરી ગયા ચડાવી હા બુદ્ધિ થાય ફરી ગયું સરસ કૃષ્ણ ભગવાન ચેતા કરો બધા થયું તે ખાલી ગયા બધા મરી ગયા છે તું આમ છો મારવાનો અહંકાર કરું છે એટલું જ છે કે હું મારતો હું મારું છું તમને કેમ લાગે અર્જુન ના મારે તો પણ એ મરેલા જ છે એમ માને અર્જુને ના માર્યા હોત તો એ મરેલા જ હતા અર્જુને ના માર્યા હોત તો પણ એ મરેલા જ હતા એવું માનવું મારી જવા નથી અર્જના હાથમાં શક્તિ નથી કૃષ્ણ ભગવાન શક્તિ નથી મારા હાથમાં ચંદા સેવાની શક્તિ નથી અથવા કૃષ્ણ ભગવાન આમ કઈ ઉભી ગયા તાકી ખરા પાણી પીધા વગર પાણી ના મર્યું ને એ કૃષ્ણ ભગવાન વાસી દેવ પણ આ તો દેશ તમારા ધાબા જ નથી ભગવાન ભગવાન ની જાતે ભગવાન શું તો વિચાર પ્રકૃતિ પર પેલું શું કહો સર્વ ધર્મા છો ગયા કરો છો ધર્મ છોડવા ગીતા ધર્મ છોડી દેવાનું સર્વે धर्म तो मारा जन्मता दर्म है कृष्ण ने जरने गु के कृष्ण कृष्ण ना वचनो कृष्ण ना जो वचनो ये तो मन न मानिए अपने व्यवहार ऐसे धर्म शुक्र है એ તમે કયા કેવા માંગો મને કેવી રીતે સમજ પડે તમારા હૃદય નો ભાવ હું કેવી રીતે સમજુ તમે સમજે આપડા તમારા ઘડી આવ્યા છું માનો છો કૃષ્ણ ભગવાન જે માનીએ છીએ દેવતા છે જે માનતા હોય તમે કહું કે આ માન્યતા તમારી ખોટી છે એ છે प्रत्यक्ष अपनी पास गीता है प्रमाण मानिए कृष्ण उत्तम पुरुष पुरुषोत्तम पुरुष है स्पष्टीकरण तब जो भगवान कृष्ण ऐसी एकात्म आत्मा केड़वनाकरण करें बहु रूप समझा तो गीता कृष्ण महापुरुष उत्तम पुरुष से समझाए हम एना स्पष्टीकरण करने कृष्ण भगवान जोड़ा एकाकार थी गया अमने तब એનું નામ કહો તો હું એ નહી ખબર છે તમે જેમ પેલું દિસ્કુટ તમને દિસ્કુટ મારવા ના આયા લડાઈ લડાઈ નથી પ્રકૃતિ લડે છે શું છે હવે લોકો સમજે છોડ્યો અને શરણે ગયા કોઈ ધર્મ એમને શરણે છે સમજાવવા માંગ સમજાવવા માંગુ પણ સર્વ ધર્મ જે સમજાતું નથી મામ એકાંત સમજાતું નથી આ લોકો સમજી કથા છે ને ભ્રાંતિ છે શું છે લોકોએ શું કહ્યું બધા ધર્મ છોડી દો વૈષ્ણવ ધર્મ પકડો કે સ ધર્મ કે વૈષ્ણવ બાબા ને કમાણી સારી ચાલુ શું એનો અર્થ કરી થાય ના થાય કમડી વધી જાય વલ્લભવ્યાસ આ ગુજરાતી માં વલ્લભરામ થઇ ગયા ને અમદાવાદ માં વલ્લભરામ થઇ ગયા ને મોક્ષ માર્ગે મોક્ષ માર્ગી બધાને માનવાનું હોય અમારે કઈ બિચારા માનવાનું હોય નઈ એવું નહીં દરેક ધર્મ કોઈની નિંદા ટીકારી હોય એટલે શું કેવા માંગે છે કે આ ધર્મ છોડીને તું વૈષ્ણવ ધર્મ ટીકાર એવું નથી વૈષ્ણવ ધર્મ સ ધર્મ છે એવું આ લોકો ઠોકે લોકો ને હું રસ્તે લઈ ગયા હા ખરું હકીકત માં શું છે કે તમે સાંભળો છો કોણ સાંભળો છો એ કોને અંદર ચૈતન્ય તત્વ હોય તો એ સાંભળેલું અંદર વાળો જાણે સમજુ એવું કાન સાંભળે છે અને પોતે કે હું સ્વાભળું છું એવું તો કેવાય કાન નો ધર્મ છે સાંભળવાનો કાન નો ધર્મ સાંભળવાનો છે એ પોતે અહંકાર તમે જો આગળતા હોય તો આ લાવ ગયો અહંકાર કર્યા કર્યું ને તો કું શું આગળું છું મન નો ધર્મ હું વિચારું છું નિર્ણય લેવો એ બુદ્ધિ નો ધર્મ હું મેં નિર્ણય લીધો ભટકવું એ ચિત્ત નો ધર્મ હું મારું થી હું ગયો હતો અને મારે શરણાય કે આત્મા નું શરણાય કે આ સર્જન નહી મારે શેણાય કે તારા આત્મા નો ફેમ છે હા તમારું તમારી સાઈડમાં શું અમારે કાબ રહ્યું મન કરે છે શું નથી કરતું બુદ્ધિ શું નિર્ણય લે છે શું નથી કરતું કામકાજ શું કરે છે શું નથી કરતું એ બધું તમારો હા સમજાય ખાતરી સમજાય અત્યારે એવું થયું હા રોજ બેસી રોજ અમારી સાથે કંપની માં બેસે ફરવા જઈએ તા આ બધા આરોપી ભાવ છે શું છે માણસ પ્રમાણે દરેકે પોતપોતાનું બધું આ બધું વિચાર મૂકી બગાડ લાગ્યું પડી ગયા દાદા અમે તો નરો આવે કે અમારે એવું ના ઝૂપડી દાદા એમની હિંમત જ વિચારે તમારા ઘર કેવા રહી દાદા કહીએ આજે અમે બધા આવ્યા ને આવ્યા આમંત્રણ આપવા જ આવ્યા ઝૂપડી હતી તે મારા માટે ઉપાધિક છે આહારી હારક છે નિરાહારી માત્ર કરે જાણે છે શું છે શું કરે છે નિરાહારી જાણે છે આહારી હર કરે છે નિરાહારી માત્ર કરે છે અલ્પાહાર કર આ બધા ધર્મ પડી તો સંસાર ભટ્ટ છે ભય વાળું છે અને સ્વધર્મ ધન તો ભટકવું પડશે પર ધર્મ સ્વધર્મ એટલે ક્યાં હતા ભેદ વિજ્ઞાન કેવા માં આવે તો કલાક માં લાડલા ખાવા ને કહેશું કેવો થયો દાદા એવું કહ્યું કે બોલ્યું છે કે જહા લગી આત્મ તત્વ ચિન્હ નહીં ત્યાં લગી સાધન ના સ્તર પછી કલો આખો શું કે છે થોડો પ્રત્યક્ષ આનંદ કરવાના બીજી છે કેશ તમારી ફોને થી આ બેંક ઉભી રહી છે નાળો રીતના બતાવે એટલે બધા તમારે નાળા ભરવાની જરૂર નથી તારે ચોપડ માં ખબર નઈ કે પી ગયો કે આપડે ચોપડ પી ગયા સમજાય તમે હા તો આગળ ડેમોક્રેટિક સિસ્ટમ ની વાત છે તમારો વિચાર તમે ધરી શકો છો સારો મારો એક્સે મને દુઃખ નથી મને આનંદ થાય નથી પ્રકારની ભૂલ કોઈક હારી હોય અને નીકળેલી છે નહીં આ તમે કીધું આ હોડ વસ્તી ગોળ એક અક્ષર ભૂલ ના હોય એક અક્ષર છપાયા નથી અવારના સમજાવ ને ધંધો હોય ને એમાં જાગૃતિ શું કરું સ્ત્રી ભૂલી જાય બે ભૂલી જાય બધું ભૂલી જાય ચાર વી દિશા અને ઉપર નીચે દસ દિશા છોડીઓ ગયા બાકી કરી દે બધી જાતની જાગૃતિ રાખે એ ધંધા નઈ જાગે આમ ત્યારે બધી જાતની આ જાગૃતિ રાખે ત્યારે તો કયો શીખો તમે આ શું છે એક્ઝેટનેસ એટલે સંપ નામ સંપ અક્રમ ક્રમ નહીેપ બાય સ્ટેપ નહી માટી ગાવાથી માટી શું ને હોય બે પોદ કપાસ અને આવડો કપાસ છે નહીં ના બોલ્યા હજી પૂને છે બિચારા એમનું દુખ હોય તો મુસ્તી થાય ને બિચારા એમનું દુખ છે એમ દુઃખ ના થાય દુઃખી આ લોકો આ લોકોનું શુદ્ધિકરણ થાય રહ્યું છે એ હજુ ભઠ્ઠી ને પડ્યા નથી ભઠ્ઠી ત્યારે શુદ્ધ પુનર્જન નો વિચાર શા માટે કરવો જોઈએ એ બરોબર છે મારે મારી ડેલી લાઈફ જીવવા માટે પુનર્જન તો પુરા પુન ના એના પરીક્ષા ભવિષ્ય અત્યારે તમે પરીક્ષા આપનારો છો આ મનુષ્ય ધર્મ મિત્ર શું એક્ઝામિનેશન તમારે જેમ ઉપયોગ કરવો તમારે પરિણામ બગવ નથી તમને કેવું મગુભાઈ મગુભાઈ નામ હરીભાઈ પૂછે છે કે પુનઃ કોનો પુનઃ કોનો કોણ કે પુનર્જન કોનો જેનો જન્મ થયો છે હા એ મરવાનો છે પચાઘા છે આપડે શું કહે પોતે મર્યો એને મરડ કે છે શરીર મરતું છે એ કે શરીર ને પણ આપણે બાળી જ મૂકીએ જાય એટલે આત્મા નીકળી જાય શહેર બિચાર જળ જ છે શહેર ને કહે આ મહી પેલા જીવતા છે ને સૌ હરિક વાર કીનારા જીવ છે ને હું હું જ્વાશ બોલે છે હું જ્વાશ બોલે છે ને આ જન્મ માં આપડે જે કર્મ કરીએ તેની અસર આવતા જન્મ પર કેવી રીતે પડે એ કે છે કે આ જન્મ માં આપડે જે કઈ કર્મ કરીયે એની અસર આવતા જન્મ પર કેવી રીતે પડે મોર બેસે કર્મ બંધાય છે એને પરિપાક થતો થતો પાઠ સિત્તેર વસ થાય જે આ લોકો અગ્યાર વાગ્યા માં આયા એવો વિચાર યોજના ઘડાયું શું બહાર લોકો અરે આ ભાઈ બોલશે આ એવું બોલશે એમ કરવો કે કર્મ ને આત્મા સાથે સંબંધ છે એટલે એનો અર્થ એવો કરવો કે કર્મ અને આત્મા સાથે સંબંધ છે કર્મ ને આત્મા સાથે કર્મ અને આત્મા કોઈ સંબંધ નથી તો પછી કર્મ નું ફળ બીજા જન્મમાં કર્મ નું રિલેશન કેવી રીતે આ જન્મ છે એનો રિલેશન આવતા જન્મ કેવી રીતે આપણે પરીક્ષા આપીએ છીએ પરીક્ષા આપીએ છીએ એવું હા હા પરીક્ષા ની છે ગોઠવણી થાય છે કે તમે શું ભાવ કર્યા એ ભાવ કર્યા એ કર્મ સંજોગો થી ક્રિયા થાય છે કર્મ નથી શું ભાવ કર્યા એ કર્મ ઓન પેપર ડ્રોઈંગ કર્યું બંધ નું પાણી છૂટી છે અને આ રીતના ફેરફાર આવે આ છ આ ઇફેક્ટ છે જન્મથી તે મરણ સુધી ઇફેક્ટ છે એ ગોધન નું પરિણામ છે ગોધી ગોધી શકાય પરિણામ થઈ શકાય આપણે માત્ર મનમાં ભાવ કરીએ કર્મ ના કરીએ તો ચાલે આપણે ખાલી ના કરીએ તો ચાલે કર્મ ના કરીએ તો ચાલે કરવા જ પડે આ કર્મ છે ને ફરજીયાત છે કોઈ માણસ ના કરીએ કે હોસ્ટેલ નો મૂકવા દેવાનું ફરજીયાત છે મહત્વ ભાવનું છે કે કર્મનું ભાવનું પરિણામ છે કર્મ છે એ મૂળ ભૂલ કર્મ એ છે અને આ આ વિસર્જન કર્મ છે કેવા છે આ પરિણામ કર્મ છે પરિણામ તો ભાવ ફરે ફેરવી શકો ડ્રોઈંગમાં એકત્રી વર્ષે આ પ્રમાણે અને પાછી તમારે ગમતું તમારે જે અત્યારે રૂમ માં છે ને એ તમારે ગમતી કોઈ ઉભી નથી તમારે ડ્રોઈંગ ને શકે તમારે તમારી જે ઈચ્છા હતી તે જ ભરેલું તમે તમારી ઈચ્છા નથી જે ભર્યું છે ઈચ્છા ને હવે કરતા હો બીજા છોકરા ખબર નેગો કેવા ભણાવું છે મારા લાવ્યો તો હું આવે ને ભરી જાય લાવ્યો હવે પાસ કરી આપડે આપડે કારણ શરીર છે વિચારવાની દ્રષ્ટિ ગોઝલ બળી છે શું છે સમજ પડે ગોઝલ આપણું કારણ છે આપે એ શું કહો શું દાદા જયારે કર્મ એ અકર્મ હોય કર્મ જ હોય શું કરેલો હોય કર્મની સાથે પૂર્વ જન્મ ના પૂર્વ જન્મ ના પાપો ને લઈને આ જન્મ માં બી જો હું પાપ જ કરતો હો અને કોઝ એન્ડ ઇફેક્ટુટો નતો હે બંગલાની ગાડી હતી એ ત્યાં લોકો ઉઠાઈ ગયો સાહેબ ભાઈડિયર ગયા શું થાય પૂર્વજન ના પાપ ને લઈને પૂર્વ પાપ વાગ્યા એને લીધે આ જન્મ માં બી ઇફેક્ટ આવી આવે જ નહીટકો છૂટવાનું શું હે છૂટવાનું શું તો રસ્તો છે પાપ માં જેલમાં તમે છો ધ્યાન જેલમાં છો કદી હા ભાવ ઊંચા કરો તો શું ભાઈ બાવન વર્ષ સુધી પૈસો લેતો નથી કોઈ અને લે એવો માણસ નથી શું જગ્યા એ જગ્યા એ છે કે જગ્યા પૈસા સારા મળે વાત હા છતાં પૈસો લેતો નથી પૈસા નહિ લેતો તે ફરજિયાત હા હા ભાવ સંસ્કાર પરિણામ છે હા તેની બહેરી શું કે છે રોજ તમારે જોડાયા બધા બગલા બાજુ એટલે આ બધા હાથ સા થોડાક દેવું થયેલું બે હા બૈરી કું થઈને બેવું કર્યું તમારી હિસાબ શું બૂમ પાસે મનમાં વિચાર કર્યો કે કઈક દેવા જોઈએ આ આખી શ્રદ્ધા કરી શું કરે વિચાર ટેબલ પર હું આ પતવા જોઈએ જોઈએ તને પછી થોડીક એને શું કર્યું આ ભાવ ગયા આવતા સારા સંસ્કાર હતા આ ભોગ માં લીધા ની ચોરી હવે અત્યારે ખરાબ સંસ્કાર ઉભા કર્યા કે એમાં ફરી કે આ લેવું જોઈએ આવતા ભાવ શું થયું લઈને પશ્ચાતાપ કર્યા કરો બેઠ થાય એટલે લઈને પશ્ચાતાપ કર્યા કરો પશ્ચાચાપ થયો તમે એના માંથી તમારે તમારી પછી પશ્ચાદ આપવાના લઈ ને રસ મારી ને પછી પશ્ચાદ આપ કરવાનો હે ભગવાનો પણ હું બનાવ ના ચાલે ફરવી જોઈએ રા સમજાય તો આમ કઈ ના સમજાય તો ના એ તો તમે લેવાના હોય ભાવ અને ના મળતો એક દાદો માર છે એ આપના ઉદય નથી મળતો પણ પૂન નો ઉદય આવે છે કારણ મળશે સમજવાય ને મારા માં વૃત્તિ છે એ તો બીજું ના લઉં પણ એટલો ભાવ એ જો ભાવ લેવા ને એવો રે તો પાપ તો ચોટે પૈસા લે કે ના લે ના લે કે લે તેનું પૈસા ની આપ કિંમત જ નહીં થોડા અડા હજાર ની કિંમત નથી સદાચાર માંપુ ન ભાઈ દુખ થાય પૈસા લેવાના અને માફી માંગવાની એ બે વસ્તુ બરાબર બેસતી નથી પૈસા લેવા અને માફી માંગ ભગવાન શું કે સારી ચર્ચા તે રીતે ચર્ચા થરી છે બઉ દુઃખ થયું અને આ મને ગમતું મારો હૃદય પણ ના પડે મારી શ્રદ્ધા ફેરવાની અભિપ્રાય ફેરવાની જરૂર છે ખાલી અભિપ્રાય અભિપ્રાય થી બંધન અભિપ્રાય થી જૂતા પૈસા લેવાનો અભિપ્રાય કરો ખૂટી પ્રમાણે એનો તો અર્થ દાદા એવું થયું પાપ કરો લોખંડ ખાવતું પાસે હા તો તમે છતકબારી અને દુરુપયોગ ના કરશો છઠકબારી આપીએ તબી દેખાડીએ દુરુપયોગ કરવા માટે આપીએ છીએ તેથી આ લોકો શું કે એ સદાય ખોટું નિકોટું નહીં કરવાનું નથી તું કઉ સુ એટલે ભાવ કે ના થતો એટલે તમે શું એને જવાબદારી હું લઈ લો ના દાદા એમ કે છે શાસ્ત્રકારો એમ હું તમારું કઈક નાદાન બાળક છું આપતો તો સંતની સાનિધ્ય બેસવું એ કોઈ પૂર્વ યોગ હશે અમે આવી પડ્યા મારું એમ કેવું છે કે સુધારા અને દેહ પૂર્વ નું ઋણા નુબંધ આવી મલે બરાબર છે તો પૂર્વ જે ઋણા નુબંધ કોઈનું ખાઈ ગયેલા तो ये जन्म आप खावा दीकरो गुरु थे आधु ऋणानु बंद तो युणानु बंद जो जन्म मृत्यु जय आ रेट जन्म ने मृत्यु ना जो भव रोग लगेलो आत्मा ने मटाड़वा सतानिधे आप जइए छ न मटे ए रो जुलाे जयरा मे चेतना पड़ी ए बधा दृष्टि अवसरण करो शांति सरोवर जई तो प्यास पूजे शांति पास संभ तरी सन सरोवर तरूवर चौथा वर्षे मे ये चारों दरिया परोपकारण छेदी तमो दे परोपकार जनता पास्य क्यू शांति हैतुर्यता प्रोफेशन बुद्धि कहो छोकरा ने भावी बुद्धि ऐसी कहो गमे तीन एमने के मैने कई सतोष थत नहीं कहूली આપડે કોઈ થઈ ગયા પછી આપડે દુખ થાય આપડે જો સાત્વિક હૃદય ના હોય તો દુઃખ થાય સાવિક રજા ના હોય તો થાય નહિ થાય બળે પેહલું બળવું પછી બીજા પણ રાવણ કઈ પશ્ચાતાપ નહી થઈ ગયો એ કહેજો કે રાવણ કઈ પશ્ચાદાપ નથી રાવણ ને રાવણ ને કઈ નતું થયું પશ્ચાદાપ રાવણ ને ગુનો જ નહી કર્યો ગુનો આ પ્રકાર નો ગુનો રાવણ કર્યો નથી આ તો બધું વ્યક્તિ સ્થાપન કર્યું છે કોણ રાવણ રાવણ તો આપણે કૃષ્ણ ભગવાન જેવા ભગવાન છે શું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ પણ છે ને એનામાં એ કે છે કે એમનામાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ખબર ને આ વિનાશકા વિપરીત બુદ્ધિ આલોક થઈ નઈ હોય બદલ નઈ આવી જેને કોઈ હર્યો નથી બુદ્ધિ નારદે હરી કરી છે આવા માણસ ને સતુ છે રાવણ એટલે તો પુરુષ કહેવાય અને ભગવાન નો કેવાય સત્યનારાયણ કેવાય બહુ આપડા મોટા પદ શ્રીખંડ નો અધિપતિ કેવાયું બાકી છે સીતા રાવણ ની છોકરી કેવો રાવણ જો દાદા તો રામ જેવા અવતારી પુરુષ અને નહી સમજી શક્યા હોય સમજી નો નિયમ છે કે જયારે આમ એક વાસુદેવ જન્મે ત્યારે સામા પ્રતિવાસુદેવ ધર્મ થાય અને તેની બધી લડાઈ થાય જ તો પબ્લિક ને વાંચવાનો અવસર બેટા કોર્ટ વચ્ચે કરે